વખત માનવ જગત ને બતાવે છે હું ભક્તિ કરું છું એનું મન સ્ત્રીમાં ફસાયું છે પુરુષ માં મન ફસાયું છે પૈસા મન ફસાયું છે ભક્તિ ભગવાન તન્મય થવા માટે ભક્તિ પ્રગટ ન થાય પ્રહલાદજી નારાયણ નું ધ્યાન કરે છે નારાયણ નું સતત સ્મરણ કરે છે ભાગવત માં લખ્યું છે પ્રહલાદજી ની ભક્તિ પ્રગટ થયા પછી પ્રહલાદજી ને પણ બહુ સહન કરવું પડ્યું જગદી પાંચ વર્ષના પ્રહલાદજી થયા છે દૈત્યો ના પ્રિય ગુરુ સંર કરે છે પૂર્ણ કશ્યપુએ મરકને કહ્યું છે આ બાળકને ઘેર લઈ જાવારમાં સુખ છે ને દુઃખ છે સંસારમાં આનંદ નથી આનંદ ભગવાન આપે છે ભગવાન આનંદ લેવાનું છે એ જ ભક્તિ છે જેને ભગવાનનો આનંદ મળ્યો છે પ્રમાજીને ભણવાની ઈચ્છા થતી નથી ભક્તો નો એક નિયમ હોય છે દેહ નું ભાન છે બધાને માન આપે છે કોઈ નું અપમાન કરતા નથી હું ન ભણું તો ગુરુજી અપમાન થશે ગુરુજી નું અપમાન ન થાય માટે ભણે ભગવાન ના આનંદ માં રહેતા ગુરુજી પૂછે છે એનો જવાબ આપે છે છ મહિના સુધી રાજનીતિ ભણ્યા છે છ મહિના પછી પ્રહલાદજી ઘરમાં આવ્યા છે પિતા ને વંદન કરે આજે છ મહિના પછી બાળક ઘરમાં આવ્યો છે આનંદ થયો બાળકને ઉઠાવીને બોધ મારી દોર કર્યો ભણવા ગયો હતો તને જે સારો પાઠ આવતો હોય તે તું બોલ ભગવાનજી એ વિચાર કર્યો પિતાજી કે જે સારો પાઠ બોલ સારો પાઠ તો એક જ છે પરમાત્મા સાથે પ્રેમ કર્યો સાધુ મન સુરવ્ય દેહિના સભા મુજ્ વિગનદીમ પાત ગૃહમંદ્રયત પિતાજી મારા અનેક જન્મ મને યાદ અનેક વાર હું રાજા થયો અનેક વાર રાણી થયો અને શ્વાસ થયો છે જ્યાં સ્વાર્થ છે જ્યાં સુખ ભોગવવાની વાસના છે જ્યાં કપટ કરવું જ પડે છે સ્વાર્થ સાથે પ્રેમ કર પત્ની બઉ મનવા આવે તો એનું પતિ એની ચાતરી કરે દ પાણી કરશે સેવા કરશે બહુ દિવસ સેવા કરવી પડે તો પછી કંટાળો આવે છે ભગવાન આ પાર કીર્તે જાય તો સારું બે વર્ષથી પચારી માં પડે આ પાર કિર્નવ પોતાના સ્વાર્થ સાથે જીવ સાથે નિસ્વાર્થ ભાવે પ્રેમ ઈશ્વર ભગવાન આનંદમય છે ભગવાન ને કોઈ સુખ ભોગવવાની એકાંત માં નારાયણ નું ધ્યાન કરું નારાયણ ની પૂજા કરું નારાયણ નારાયણ કીર્તન કરતા તન્મય બનવું બોલવાની ઈચ્છા થાય તો ભગવાન સાથે વાતો કરે કદાચ રમવાની ઈચ્છા થાય બાલકૃષ્ણલાલ સાથે બહુ સુંદર બોલે છે હિરણ કશ્યકું ને તે ગમતું નથી આ મારો શત્રુ છે મારા શત્રુ વિષ્ણુ ભક્તિ કરે છે સર્વ ને ભગવત ભાવ થી જુએ સર્વમાં નારાયણ દર્શન કરે છે આકાર ભિન્ન ભિન્ન છે આકાર ઈશ્વર તત્વ એક જ છે પ્રહલાદજીને રાક્ષ મારવા આવે છે એને અન્ન જળ મળે નહી મરી જશે કારાગ્રહ માં શાંતિ થી બેઠા માલિક નો એક નિયમ છે જગત एक जीव जीवन भूख्यो हो त्या मा भगवान भोजन करता नती। जीने पूछे छे जगत मा कोई जीव भूख्यो तो ने है आज प्रहलाद સોનાની થાળી માં સુંદર પ્રસાદ ભર્યો છે ભોજન કરતા નથી મારો પ્રહલાદ ભૂખ્યો છે મા મારા માટે પ્રસાદ મૂક્યો છે પ્રસાદ ને કરી ભગવાન સ્મરણ કરતા અંદર થી ગડબડ છે મીઠાઈ ની વાસ આવે છે સોના ની થાળીમાં પ્રસાદ છે કોણ આપે છે ભગવાન મારું પોષણ કશ્યક ગભરાયું છે એને મારવાના ઘણા ઉપાયો કર્યા આ મરતો નથી આ મને મારવા માટે તો આવ્યો નથી राजनीति भार गुरु ते चे। चे थोड़ा बुली जी गया राज जी बहार गया था बना बाई ने रमवा तैयार था प्रहना कहू तभी रमत बता बधाने बहु आनंद आ બધા બાળકો ને બેઠા પ્રોજેક્ટ છે પ્રારબ્ધમાં જે લખ્યું છે તે ભોગવવું પડે છે પરમાત્માના માટે પ્રયત્ન કરો આજ થી તમે મારા ભગવાન ની ભક્તિ કર્યા મારો હું ભગવાનના નામનો પ્રેમથી જપ કરશો તમને એવો અનુભવ થશે ભગવાન મારી સાથે બાળકોએ કહ્યું પ્રહલાદ અમે કોઈ કોઈ વખત ભગવાન નામનો જપ કરીએ કીર્તન કરીએ ભગવાન દેખાતા પ્રહ્ઞી સમજાવે છે આંખ બંધ કરો બંધ કરી છે પ્રહ્ઞો થયો જેનું મન શ્રી કૃષ્ણકાર બન્યું છે મન જેનું ચિંતન કરે છે તદાકાર બને આવા મહાપુરુષો જેને સ્પર્શ કરે પ્રહલા જ્ઞાની પુરુષો નિરાકાર બ્રહ્મ થયો પ્રકાશમાં દૃષ્ટિ સ્થિર કરો પ્રેમથી કીર્તન કરો તાલીય નાદ બ્રહ્મ છે નાદ બ્રહ્મ ઉપાસના જગત ને ભૂલવા માટે કરવાની નાદ ને યાદ રેતું નથી નાદ બ્રહ્મ છે નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ બે જ્યારે એક થાય ત્યાં પર બ્રહ્મ પ્રગટ થાય છે પરમાત્મા આનંદ સ્વરૂપ છે ભજન કીર્તનમાં કદાચ ભગવાન ના દર્શન ભલે આનંદ આવે છે આનંદ ભગવાન સ્વરૂપ છે બાળકોને સમજાવે છે પ્રેમથી કીર્તન કરો ચારી પાડીને કીર્તન કરો તમને આનંદ મળશે આનંદ એ જ ભગવાન જી ના સંગ નો રંગ લાગ્યો છે પ્રેમ છે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે krishna re krishna krishna krishna re hare hare, hare, hare, hare hare krishna re krishna are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 હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે હરે રામ હરે રામ રામ હરે હરે હરે હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે હરે રામ હરે રામ રામ હરે હરે હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ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 પ્રહલાદજી ના સંગ નો રંગ લાગ્યો થયો બાળકો નાચે છે સંડા ઘરમાં આવ્યા છે આ પ્રહલાદ બાળકો ને બગાડે છે छे छे करो तो प्रल्हादी पकड़वा गया रोम रोम जप थो सहज सुमीर नोता ગુરુજી બાળકો ને કેવી રીતે ભણાવે છે તે આજે મારે જોવા જવું છે સિપાઈ ને આજ્ઞા કરી કે જાઓ ત્યાં જોઈ આવો શું કરે છે सिपाई जो छे, गुरुजी नाचता को कश्यपु महाराज आ सजा कर गुरु जी, गुरु जी, छे, को शिपई ये विचार कर रंग लगे सत्संग सत्संग करे एक दिवस सत बने તન્મય થયા જાય છે તે પાછો આવતો નથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન આ પ્રહલાદ બધાને બગાડે છે પ્રહલાદને ઉઠાવી દીધો એને બહુ ક્રોધ આવ્યો ધરતીમાં જોર થી ફેકી દે છે હાથ ઉપર હાથ ખર્ષવા હાથ જોડે છે મારું કયું કરતું નથી હું તમે મારી મેલાનજી હાથ જોડીને બોલ્યા છે પિતાજી જેને મન જીત્યું એને જગત જીત્યું જેની મન થી હાર છે એની જગત સર્વત્ર શત્રુ બહાર નથી અંદર છે કામ નો સ્પર્શ થતો નથી એ જ બળવા પિતાજી આજે મને દુખ થાય છે તમારા મુખમાં મૃત્યુ છાયા દેખાય સમય થયો છે ક્રોધ ન કરો મારા નારાયણ સુંદર બોધ આપ્યો હિરણ કશ્યપુ ને તે ગમતું નથી મારો દીકરો થઈને મને સમજાવે છે હું તને મારી તારું રક્ષા કરનારો વિષ્ણુ છે ક્યાં પિતાજી મારા ભગવાન તો સર્વમાં છે મારા ભગવાન સર્વમાં છે ક્રોધમાં પૂછ્યું છે અરે ટૂંકી છે સર્વ માં છે તો કસ્માત સ્તંભે ન સ્તંભ માં કેમ દેખાતો નથી અંદર ભગવાન છે બાળકે નિડર થઈને જવાબ આપ્યો છે કશ્યપુ નો ક્રોધ વધ્યો છે અખાડામાં જઈને હજાર મણ ગદા હું લઈ આવું ગદા લેવા માટે અખાડામાં દોડતો જાય કશ્યપુ ક્રોધમાં દોડે છે પ્રહલાદજી નો હૃદય પ્રેમ માં પી કૃષ્ણ પાંચ વર્ષ નો બાળક છે મનમાં થોડી શંકા થઈ આ થાંભલા ભગવાન છે કે નહી હોય તો કેવી રીતે બેઠા હશે આ તો ઘરેલો થાંભલો છે અંદર છે કે નહીં માલિક મારું વચન સત્ય કરો કીર્તન કરતો પરમાત્મા ને મનાવે છે બાળક ને થોડી શંકા થઈ અંદર છે કે નહીં નરસિંહ સ્વામી વિરાજ માખણ મળેલું છે દૂધમાં માખણ અતિ સુધી પ્રદમ ના લીધે આજે પ્રત્યક્ષ પ્રગટ થવા બાળક ને શંકા થઈ અંદર છે કે નહી અંદર નરસિંહ સ્વામી વિરાજમાન છે મહાભારત ને શંકા થાય હું અંદર બેઠો છું તારું વચન સત્ય કરી નરસિંહ સ્વામી નું પ્રાગટ્ય થયું છે આખો લાલ છે દાડો ભયંકર છે મુખાર સિંહ ના જેવું છે માનવના જેવું દેખાય કશ્યકુ ને પકડ્યો છે ઉમરામાં વિરાજયલા નરસિંહ સ્વામીએ તિરન્ કશ્યપુ ને ગોત મારી દો અંદર પ્રેમ ભરેલો છે બહિરંગમાં ક્રોધ છે માનવ છે કે પશુ છે હું તને મારી બહુ ગભરાયેલો એ અક્ષર બોલી શક્યો નહી પ્રહાર કરી એને ફાડી નાખ્યો છે Swamino બધા દેવો સ્વામીજી કરી અને કહ્યું રાક્ષસ મર્યો છે શાંત થાવ શાંત થય ને કહ્યું છે તારા માટે ભગવાન પ્રગટ થયા છે એમને શું શાંતિ નો બહાર સિંહ થી ગભરાય નહીં બાળક બે હાથ જોડ્યા છે કોમલ બન્યા મારો પ્રહલાદ આવ્યો મારો પ્રહલાદ આવ્યો બાળકાવી બેટા વિલંબ ના માટે હું ક્ષમા માંગુ છું ક્ષંતવ્યમ અંગ યાદી મેં સમયે વિલંબ પ્રહલાદજી ની ભક્તિ એવી ભગવાન કે છે મને ક્ષમા મેં જરાય દુઃખ સહન કર્યું નથી હું તો તમારું સ્મરણ કરતો આનંદ ભક્ત અને ભગવાન બે એક થયા છે ત્યારે શાંત થયો બ્રહ્મા દિકદેવો નરસિંહ ભગવાનની પૂજા કર પટેલનામી ગયા ઉદ્યાપી અશોક અગાવાનો પટેલ તમે કામ છોટાલા તમે તમારા વિગત पुराण श्रीमद्भागवत पुराणपुरशोत्तम श्रीकृष्ण नमीपुर नमस्वा वागी वदने लक्ष्मी यक्षसी यस्ते हृदय संवेश नमो नारायण नमो नारायण नमस्कार गुरुमे ये धन्यवाद है प्यारे अमित मैं अभिनंदन दयानी नैवेद्य ग्रहण करने के लिए बहुत बहुत धन्यवाद है प्यारे आईति वत्रे गले नमस्कार प्रभु श्रीमान प्रभु परमेश्वर नमो नारायण नमो आत्मदाय अम्बे जी प्राणाय नमः जय श्री नारायण भगवान श्री श्याम जी आए रहो जय नारायण भगवान श्री श्याम जी आए रहो जय नारायण नमो नारायण नी करा बोधनांत प्रध्यान परम कृपा है नमो नारायण વેગંદમ પુષ્પં સમારપયા ઉપવાસ બલતા સમરપયા રણ્યગર્ભે દક્ષિણા પરીકલ્પયા દેવન્દિરાજે